કરવું પડે કરેક છે બધા નહીં એક રકમ હોય નથી લાવે કોઈ બે રકમ એ ના હોય પણ જવાબ લાવે છે આ લોકો જવાબ આવે તાદી થાય માણસ જવાબ આવે તો શાદી ના થાય આ છોકરા જવાબ ના આવે સાદી ના થાય અને લોકો જવાબ આવી જેટલા ગુના થયેલા છે બધા કાયદા નહી જયારે વાહન ભૂલે ત્યારે આ તો અમારે જાતે દાખલો જોયેલો ત્યારે જોયેલો નહી હોય ને ભાઈ ને ભાઈ ભે તો આપણને ખબર પડે હા સારો સુવાલો આલો જવાબ આવ્યો છે અભિભાઈ બંધી કરેલા એટલે કરી નાખી જેના અભિપ્રાય છે તેના ગુના થયા ઘર બરોબર થોડી વિધિઓ કરવાની છોડી છે ને નો ઉલ્લાસ છે ભગવાને કહ્યું એ ચાર ગતિ મુખ્ય વસ્તુ હવે ચાર ઉપયોગ અશુદ્ધ ઉપયોગ અશુભ ઉપયોગ શુર ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ આ તૈયાર એક જ વસ્તુ છે બધી જાય એક જ વસ્તુ છે શુક્લ ધ્યાન એ એકલું છે જુદું છે શુદ્ધ ઉદ્યોગ અને શુક્લ ધ્યાન એ મોક્ષ નું કારણ છે ધર્મ ધ્યાન હોય કયા ધ્યાન નું છે તો કે શુક્લ ધ્યાન નું ઉપાદેય છે શું છે હા હું શુદ્ધાત્વ ઉપાદય શુક્લ ધ્યાન નું કેવું આપડે ના સમજી ભાગીદારી કઈ લોમ ખાલી વ્યવહાર માટે ઘર આવે ત્યારે આ પડી એમ પાછું ના કેવું પડે આપડે કચાક માં એટલે આ તો એટલે ચિંતા થઈ જાય રૌદ્ર ધ્યાન તો પાર વગર ને બળતરાજ કરે એ બે નથી તો આપડે હિસાબ બધો સસ્તો કરવાના છે હિસાબ અને આગ્રહો જેટલા જેટલા અભિપ્રાય છે કોને આવું છે બાબાને આવું એમના બાઈ શીખવાડના નથી એનો અભિપ્રાય બેઠેલો એટલે બુદ્ધિ ના આશય કે ધ્યાન શરૂ થાય પણ પોતે એ વખતે પોતે નાતો દ્રષ્ટ છે ને એનો બી તો થોડું નુકસાન શરૂ કરે પણ થાય નહીં બનતાથી ના થાય એ તો મનમાં એમ ભૂસાય છે એટલે જરા ડિપ્રેશન લાગે બધી થાય હા તો ધ્યાન ધમ તો ક્યારે થાય લાય બરે જે બલકરામાં જેવું લાગ્યા કરે કેવું કરે એટલે ઘુંગરામાં જેવું લાગે કેવું લાગે એને ડિપ્રેશન કહે છે ડિપ્રેશન આવે પણ ચિંતા થતી હોય ને ફરી આવત જ જાય ને અમારે કયા આજ્ઞા બને તો કાયમ સમાધિ જ છે પણ આજ્ઞામાં આજ્ઞા પડે એકદમ તારે એવું નથી આજ્ઞાલી સરળ છે બઉ સરસ છે પાછું યાદ આવે છે અથડામણ ચાલુ જ છે પાછો ખ્યાલ આવી જાય મોડ માં આવે છે એ ખોટું છે બહુ વખત વખત ઓછો થયો તમારો જાગ્રત જાગ્રત ના આ બાજુ અર્પણ ના બધી અને પાછ સુરવીર પાછા તું મને આપડે ખબર પડે કે જે કચાશ છે તો ખબર પડશે હા કરતો જ કરતો હા ઇન્સેલ કુછ તેમ નવલને કેમ છે ઠીક છે બોગલ તરીકે નહી આ આ રૂપિયાના હવે કે દે ના હવે હે ઇમ્પอสિبل ઇમ્પอสસિબલ શક્ય જ નહી એ હુઆવાર્ડમાં જ વખત જાય રૂપિયાની હુઆવડ કરવાની છે બીજો ઉકેલ ના હોજે આ ભાઈઓ છોકરા ની હોવાડી કરે પણ રૂપિયા ની હોવાળી થાય બઉ મોટું અમે બધા ને બધા ના નીકળાય પણ આખા નીકળાય નહીં નીકળાય ને આટલા સુધી પહોંચાય નહી ચાર વાગ્યા હતા સાડા સાત વાગે ઉઠ્યા છે મોડ ઉતા નાસ્તો પાણી કરતા તે આયા હોય બધા અને પછી કહ્યું હોય આ સરબત નીકળી ના ખેલું છે ભગવાને શું કહ્યું જે જ્ઞાન કાર્યકારી થાય તેનું જ્ઞાન અને જે જ્ઞાન કશું કામ કાર્યકારી થાય નઈ અને જ્ઞાન જ કેમ શું જ્ઞાન એજ આત્મા ક્રિયાધર્મ છે જ નહીં ધર્મ નથી કેમ બેસી થાય કે લોકો બે હડનારા હેલ્પફુલ છે બાપો એનો લાભ ના જણે પણ બાબા ને લોક કે ચંદુ ચંદુ સમજી તારું નામ શું થાય કે મારું નામ ચંદુ આમ થઈ જવા થઈ ગયું તારું આ બધી રોંગ ગોલી બેહાડે છે જગત નો સ્વભાવ છે પોતાની રોંગ બોલી બીજા ની રોંગ એક જાત ની હોય તો ફલાણી બી લીપ કે મુસ્લિમ નિષ્પાપી થાય નહી કોઈ જરામ છે સ્વભાવ નથી આ હોનાર કોઈ કે છે કે એને કાટ ચડ્યો છે દિલીપ તબત લઈ ગઈ દિલીપ જતી રહી આવે શું થયું બધું વસ્તુ સ્વભાવ થી કે આ તમારે બિલીફ રાઉન્ડ છે મોરારજી રાઉન્ડ બિલીફ ઉઠી ગઈ ને મોરારજી છે રાઉન્ડ બિલી ઘૂટી ગઈ લોકો મોક્ષ કઈ કરવું પડશે આવવું પડશે દક્ષિણ માં ગયો હોય દક્ષિણ માંથી પાછું આવવું પડશે એ ક્રિયાઓ બધા જ્યાં ગયો હોય તો પાછું આપવાની ક્રિયાઓ બધાને કરવી પડે શું કરવી પડે જો ગયો તો ક્રિયામાં ક્રિયાના હાથમાં કઈ લેવા દેવા નથી દાદાની પાસે એક કલાક માં શું દાદા કહી આખું કઈ ઓપરેશન રોંગ ભગવાન ની કૃપા ઉતાર થયું બધું કામ થઈ જાય અને કલાક માં બનેલું દેખાય છે એવું આશ્ચર્ય છે પણ લોકો આશ્ચર્ય કેવું જોઈએ કુદે એવું જોઈએ કોણ ના આવે અમેરિકાનો હું આવે ઉદાર એવું એસે કૂદતા હે તો અમેરિકા નો હોવું આવે કયો કે જમાડી આપ ને બધા નું અને આપણી આપડી નિશાન શું થાય જાદુ કામ કેવાય કેવું હા ચમત્કાર હતા આવડો મોટો ચમત્કાર કલાક માં પાણી ફેરફાર થઈ જાય છે પંદર છ ઓગણીસો પંચોતેર દાદા મહેનત કરી છે ઘરે આવ્યા હતા પુસ્તક લેવા એનું પગાર આટલું પુસ્તક બારથી લીધેલી કોઈ વસ્તુ છે તે સમજ કેમ પડેલ છે રિયલ વસ્તુ અવિનાશી પ્રગતિ પણ વિનાશી રિયલ છે કેવું છે સ્વતંત્ર કોઈ વસ્તુ નથી જો સ્વતંત્ર કોઈ વસ્તુ હોય ને જેટલી સ્વતંત્ર વસ્તુઓ છે એ બધી અવિનાશી છે રિયલ વસ્તુઓ છે અરે તો મિક્સર સ્વરૂપ છે એટલે મિક્સર જેવું થાય અને નીકળું અને આ તો બુદ્ધિઓ અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિ હોય બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ના છે ત્યાં સુધી બુદ્ધિ ના માર્ગ દૂર કરે એટલે સત્ય વસ્તુ થાય તો ખુલ્લું ના પડે છે આત્મા ભાગ બગડ્યો નથી કે એના પટન થઈ ગયું કેવું જાય ને બિલી ભજવાનું થયેલી છે આત્મા પરમાત્મા છે આત્મા એ જ ગુણ જો આવો હશે ને તો કાયસારી ના થાય આત્મા તો તે નિર્દ્રેસંગ છે પણ જો તો ના સમજાય ભગવાન વ્યવહારથી આત્મા કરતા કહો કે વ્યવહાર છે આ શંભુ લોકો એમ કે શંભુભાઈ કર્યું હા તમને એમ લાગે કે અમે તો મારી ઈચ્છા નથી મારી મન બુદ્ધિ નીચે નીચે થયું મારી કે આપી શકે એમ એટલે વ્યવહારમાં કરતા જ છે અને ખરેખર લા પોતે સમજે તો કરતા છે એટલે વ્યવહારથી કરતા કહ્યું છે ત્યારે રોગ પોતે કરતાં પણ હું માની લીધું કે હું કરતા છું એ માન્યું કે એનું આ ફળ પછી જોવાનું પછી હું કરતા છું દિલીપ પહેલી આટલું ફળ જોવાનું આ વેદાંતીઓ વેદાંતીઓ કે છે કે અમે આત્મા કરતા નથી એવું કહે છે આ દૈનો આત્મા કરતા છે એવું કહે છે એ બંને ખારાં પડેલા છે એક લે તો થતો હોય આત્મા દ્વૈત ના વિકલ્પ આવ્યા દ્વિત વાળા અધ્વેજ ના નિકલ્પ ની બહાર જાય શકે અને હાથમાં ભયતા થઈ જ છેલ્લ ની પાર કરો લાગુ થાય છે આ દેહ નું દેહ છે અને દેહ છે જ્યાં સુધી લોકોને માર્ગી માણ છે એકાંતિક જગ્યા કેરાય દૈત ના ખરાબ ભર્યા એટલે એકાંતિક કહેવાય દૈત નો ખરાબ પડ્યું કે એકાંતિક કહેવાય કોઈ પણ એકાંતિક માર્ગી નો ગ્રહણ કર્યો એટલે મોગ હાથમાં sila guys sila sila sila sila sila okay